તો ઝઘડા નહી મા સાવધાની બાદ હોય હોય આપણા ભે રાખતા અસાતા બી ચીજ હે સત્યુ બોલેગા એ ન્યાય કુદરત કા ન્યાય હૈ કુદરત કા જો ન્યાય હે ઇજ ચા તો શાંતિ રહેગા નહીં તો ન્યાય કરાયા કર્યા કે કોર્ટમાં જાયગા તુશાન વકીલ કરના પડતા તકલીફ હોતી બોલો મંત્ર બોલો દૂસરી દો ચીજ બતા ગુજરાતી આપી દો સંસ્કાર કરતા પ્રતિષ્ઠિત સંસ્કાર કાઇ કરતા સંસ્કાર કરતા બીજી સત્તા ભગવાન કરતા આપડે પોતે કું કરું છું થાય મૂર્તિ ના હું કરું છું સુધી ગયો એટલે પછી બંધ થઈ ગયો સમજ માં निश्चे चेतन निश्चे चेतन, निश्च चेतन, चेतन। जिसमें चेतन नहीं है चेतन ऐसा लगता है लगता है, लगता है चेतन है ऐसा जैसे गिलोह है कुछ घर कट जाता है पूछ? पूछ પણ ચેતન નથી પણ ઈ તો દાદા થોડીવાર ચાલે તો ઈ તો થોડીવાર ચાલે હા હાલ ચાલે પૂછાય થોડીવાર ચાલે હા પછી તેનો ચેતન ના ચાલી ગયો ગ્રામમાં કિલોની સાથે કિલોની સાથે ચાલી દે દેખો ને સાજોને તો હોર ઈક અલગ હે આ તો ભાઈ કે કે છો બરે આ તો બીજો હતા તો ચેતન તતાને જોડે જ દેતો બીજા તત્વો ભરાયેલા નીકળે છે આપડે કરીએ એમ કેવું પડે ના ચાલે વ્યવહાર થી કરતા છે વ્યવહાર થી પૂતગલ અ કરતા નિશ્ચય મારી બુદ્ધિ આત્મા બધું કુતગલ કે પુરાણ ગલન પુરાણ ગલન થયા કરે પુરાણ ગલન ખાવાનું નાખ્યું એટલે પાણી નાખ્યું એટલે આપડે વ્યવસ્થિત गवर्नमेंट सर्विस जो काम नहीं करना चाहिए अगर कभी वो किया जाता है तो बुरा कहलाता है तो वो उसको बहुत प्रतिष्ठा से देखते वो बिजनेस कहलाता है <laughs> दिसेज्मा दिसेज्मा ना ना कर प्रति नजर ठीक है તો લોકો એમ કે બહુ સારું કમારો આવું ક્યાંય છે એટલે કલયુગમાંપ્શન હા ગ્રામીણ કે તું સારસવા કરવા વાળો બને ખુશી ક્યાં કરવા मांगो तो क्या करने वाला ज्यादा दोस्तों करने वाला ज्यादा अच्छा खुशी है ऐसा कुछ को ले जाता है भगवान का वहाँ तारीख होती है परोपकार परोपकार परुक। परोपकार परुक परोपकार परोपकार परुक जैसे भगवान के वहां तारीख होती है परोपकार किया પગાર તો સરકાર દેતા સરકાર પગાર કરવા તો તારીફોગી જમીન એસ તૈયારી કરતા ભાઈ જી હૈ પરિક્રહ ઉભો થાય એવું નથી માલ પકડાવું પરિગ્રહ ની ઈચ્છા નથી માલ પકડાવવું આપણી ઈચ્છા નથી અજ્ઞાનતા પકડી ગયા કે લા તો સક્રિય પરિગ્રહમાં રૂપિયા કમાઈ ઇમ્પટિઝ દે પાસ થ્યું કે તો કંટાળી ગયો આપજી મકામામાં એ મચનતી કે દાદા અજ્ઞાન દાદા પરિગ્રહ હતો એટલે કીધું આયા કરે પણ હવે એટલે કમાવા ની શરૂઆત કરી એ અકેતાથી કરી પછી પછી પૈસા વધી ગયો એટલે ઘટાડે હા આઈ તો બસ આપી દીધું સત્ય એ કેવું પામ છે મૂકી રાખે એની મજા પૂરું પડે ચાલો ઘડી હાથે હાથે કરવા માટે પછી હાથે ઉખવા પડે એ એકજો પડે છે અને કયા જ્ઞાન થી ગુર્જો ઉકલેજ્ઞાન અજ્ઞાન દુઃખ માને છે ચડે તો શીખી ગયો છે એ તો પ્રિન્સિપલ આજે કયો આપે આ પ્રિન્સિપલ કીધું આપડા હોય લઈ લીધો આ પાછળ ઘણી વગર ગયો લાગે જતા રે ગયા છે જવાની હતી એ દેવા માટે આવી ગયું કપડા ઉતારી લીધા કપડા હાથે લઈ લીધા છે હજુ દે લેવાય લઈ લે પણ દેખ તો રહી છે ને દે લઈ લેવાય તોય લઈ લેવી લઈ લે જે તે આ કરી ગ્રેસ દે સેવા પર કરી ગ્રેસ દે સકતો નથી કરી ગ્રેસ ઓયાની પર ઉછાય ના કરી ગ્રેસ પ્રોગ કે જાવે ઈ મચાય નથી કરી ગ્રેસ જય જશિર નાલો સંતા ઓલો ગમે તે જતના 14 બરે સકતો નથી ને ધાતમાં જોવે જોવો છોરાને ન્યા તમે તો શું જયારે ચાલે ના બધા તું ચંડા જવા અંદાજ ના બદલે બધા ડાક્ટર રજુ કર્યા એવું પડે ડાક્ટરો એવું માગે આ લોકો એવું કરો કમાણી સીઝન એમની શ્રાવણ ભાદ્રો એમ સીઝન મોડા પડે એમની કમાણી થાય સીઝન એમને છોકરા નારિયેર બાંધી આપે ચાર તે પાણી બધા તમને કોઈ નર્યું નથી કરતી નો દિવાદ થઈ ગયો છે હાચમતી કોઈ લેતું જ નથી અને કલસણ મટી મોટા મોટા ફસલા દેખા ને કેવા મટી નોંધ લોકો સુધી તાત્કાલિક રાહત ભાગ તાત્કાલિક જે થવાનું કાયમ સાચું એ તો આવે ત્યાં આખા મુંબઈ શહેર માં ફરે ફર લે નઈ દરેક હટ્તા બાય સાચું તો કોઈ બહાર નીકળે લે અને જૂઠું એટલે પરીક્ષા પેલા અભણ માણસો જે બે જાય સાચો સાચું સત્સંગ હોય સાસુ જ્ઞાન હોય સાચી વાત હોય અને બુજી હોય ને ધર્મ નથી છોકરા બે છોકરા બુદ્ધિજી બુદ્ધિ ના હોય એ વર્ષથી વાતાવરણ આનંદ આવ્યો હોય ખાલી વાતાવરણ આનંદ આવે પેલું વાતાવરણ કરું પરીક્ષા પેપર વાળું આ સા વર્લ્ડ માં ફેરાય દેવાનું કે આપડે પાછી આ નિર્ભય કેટલી બધી વાત બધી પંદર માં વિધિ હું કરું ને એટલો બધી વાર ભગવાન મોટા પરીક્ષા સમજે બીજે આપડા પુસ્તકો અઢ હજાર થાય ને કઈ ગામ બે ઔરંગાદેબી કે આપડે સુતા નતા મોડા સુધી બેઠે આજુબાજી નથી બીજા બોલે નઈ ને એ જે કારો બોલાવે અને કોઈ પગ જુએ બધાને મોડા અમે બોલે હે આવું આવડે બન આવું છે સ્ટોલ માં ચોક્કસ બરોબર એ આખું ગામ કરી જાય જયારે કોઈ કોઈ આખું ગામ ત્રાહ્મણો એટલા આવું કામ થઇ જાય ને એટલે દરેક અવસ્થા ઉભી થાય અવસ્થા ઉભી થાય તે ઘડીએ દર્શન માં આવેલું છે તે જાગૃતિ રહે તે વખતે અને એટલે જરાય અસર ના થાય ત્યારે અનુભવ ઉત્પન્ન થાય જે દર્શન માં આવેલું છે અનુભવમાં પરિણમે એક્ઝેક્ટ રહેતો તો એ દરેક અવસ્થા વખતે જે દર્શન એ દરેક વખતે જુદી જુદી રીતે એપ્લાય થતું હોય છે જેવો પર્યાય હોય તે પછી યાદ આવે તે જાણવું નથી પછી યાદ આવે હેલ્પ કરે ના ખરે છે કામ ના થાય ને કરે? હેલ્પ પણ એ અનુભવ માટે કામગીરી જે દશા થઈ રહી છે આ બધી વાતો હું કરું છું ટેકા જ્ઞાન કે અનુભવ પ્રાપ્ત કરાય બોધ કરો જ્ઞાન કળા ने एक एक ये, ये दर्शन पूर्णता है टेका ज्ञान जरूर ज्ञान એને એવું સાંભળ્યું હોય કેવાય ટેકા દર્શનમાં કઈ વિગત છે એની પાસે એવું કઈ શકાય નહી દર્શન માં પોતે જ છે દાદાતી પણ આ અનુભવ ના થયા છે ભોગવાઈ ની ભૂલ સાંભળી ને પછી છે ત્યારે જયારે ભગવાન થાય ને અનુભવ થઇ જાય બુ દૂર કરે આવું ન્યાય કે વાત છે પેલો બધો લખ ના અનુ ચાલુ થઇ જાય એનો પછી અનુભવ થાય કે નવા અનુભવ થાય એ વ્યવહાર અનુભવ ક્યાંય બધા आत्मा जागृति आत्मा नो अनुभव थे टेका ज्ञानी जरूर आत्मा जागृति है हम आत्मा नो अन्वे आ जरूर અનુભવ માં જ્ઞાન પ્રગટ થવાનો છે માટે છે હવે જે અનુભવ લેવાનો થવાનો છે અનુભવ માં આવી ગયો એટલે પછી કયા જ્ઞાન પ્રગટ થઈ ગયું ગોગયાની ભૂલ એક ભાઈ એને કશી ભૂલ થઈ ગઈ એ તને તો આ શબ્દો યાદ આવ્યો એટલે પછી તાર હિસાબ કાઢે તો મારા હાથમાં શું હતું इसा लागा तो लगे जुदा, जुदा, जुदा प्रसंगे हाँ तो जुएजी अवस्था उठ जु करु ज प्रकार ज्ञान एट्ला प्रकार पर बता गूचनी ज्ञान हो गूच ना सोल्यूशन कई ज्ञान हो दुदू जुदूल ज्ञान प्रगट थी बात है રાધો રાધી રો રોહણી બધા સપડાયેલા રોણ રોહણી મમો કોઈ સુધારો ના રહે ગુજરાત ગતો એક મહિના થી દુકાન ચલા દુકાન માં અવરું અવરું બહાર હિસાબ કાઢે એક મહિના માં આવું બે મહિનામાં આઠ મહિના માં બાર દુકાન ખાલી છે ચાર ફૂટે નવ ઇચ હતો તો સાત અને અઢાર વર્ષ નો થયો સવા પાંચ વર્ષ એટલે છ ઈચ્યો ચાર વર્ષમાં તો એકતા એક લગાવ ઘડે ના આવડે ઝાર વર મત સાત વચ્ચે કે લઈ જ ઊંધું જ્ઞાન રાખવું ના એના મહિનામાં થ લાગે છે કે આ દુકાનદાર કરશે તો રમત મા દાદી કરશે એટલે મુલાકાત કરશે બે મહિના પછી શું આવે તો એટલા આ ગાડીઓ અથડાવા માટે નીકળ છે ના ચૂક્યા થઈ પડે છૂટી પડે એનું કઈ રીતે ના કાર પ્રભુ શ્રી મોડા રહી પછી આપણે મરી ગયા એટલે અમને તો કાગળ મારીને એમની લલ્લુભાઈ રાખી એ સાધુઓ સેવાતું છે એ તો મોહ વાટી પડ્યા તો નગરી તને મોહતો ને એટલે દિશા ખુલે છે આ પ્રિન્સિપલ છે અને આ વ્યવહાર છે પછી કઈ પારિ થાય દેખાય છે બાપુ આપે છે અંદર પેટમાં દુખાડે થાય છે તાર કોઈ ગુનેગાર હોય નહિ આ દુનિયામાં કોઈ ગુનેગાર છે જ નિર્દોષ જ છે જગત દેખાય છે પોતાની દોષ દ્રષ્ટિ છે તે बहुत है, दिखा है तो ओसित दिखाई देखा ज्ञानी करी कर उड़ी जाए तो यह है। હા એ કોણ છે એના કરતા અમે જ સાહેબ મારે ગજુ તો તમને ઠીક લાગે જો બે લાખ ના હીરા વાળા પુના બે બે લાખ ના હીરા વાળા જ્ઞાન લીધું હતું તો જ્ઞાન માં કઈ રહ્યું નહી પણ કોણ આજ્ઞા બહુ રહી છે કે આ પ્રિન્સિપલ તો દુનિયામાં હોય છે કે નહી બધું આઈ જાય છે કે આ પાંચ આગળ અને પછી ઉઠો લોકો ને પાંચ પચાસ માસ લઈને મેં કહ્યા આવ્યુંંડામેન્ટમેન્ટ લોકો ખુશ થઇ ગયા કેવા આવું ના હોય કઈ પાંચ વાગ્યા જેવું દુનિયામાં આવડતું છતાં પછી શું કર્યું ત્યાં વાઈફ બે લાખે ને ત્યાં વાઈફ બાર બાર છે એને ઓખાયો છે જવેરી ત્યારે બદલી નાખી આપ્યા પછી ચાલી ગયો પછી તો બહુ ની પણ હતી જોવાનું પછી તો સફાર થઈ જતો રહી ગયો તો તયા પછી ચલા લોકોએ કબૂલ કર્યું પાછા આપવાનું વાત કરી પાંચસો પાંચસો તમે પેલા પચી હજાર પેલા આપ્યા હતા ને પોલીસ વાળાને તમે છે પચીસ હજાર પંદર આપ્યા હતા ને મેં બે રૂપિયા આપ્યા પોલીસ બે ત્રણ પોલીસ મુંબઈ આવે તો ઘણો પ્રયત્ન કર્યો વધારા પછી ના પડ્યું નહી મળી મુંબઈ તો આવેલો પણ જગ્યા નહી મળે આપણે આ દોષો ઊભા થવા